સણો મંગલાંચેસી પઢમ હવે નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય જય સચિદાન સતરંગીણીમાં પાના નંબર પચીસ આ દાદા આખો થી પી જાવા ની વસ્તુ છે ફક્ત આખો શુધિ અવિકારી મોહસ તું છે તેની દિદ્યાસન થી ચિત રૂધિ છે આ દાતો ફક્ત આખો ટીપી જવા ની વસ્તુ છે દાદા તો ફક્ત છે અનતા શાસ્ત્ર નો મર માર્ક વચન નિશ્ચય તર તું છે આનંદ શસ્ત્રો મરમાચનની તરની તર તું છે અખુટાનંદ પરમાનંદ મૂળાક્ષર સત છલક તું છે અઘુટ પરમાન મૂળાક્ષર સત ચલક તુ છે અનંતશા વચન નિશ્ચય નિતર તું છે માન દોસ્ત્ર નો વચન નિશ્ચય નિતર તું છે અખોટાનંદ પરમાનંદ મૂળાક્ષરસ ઝલક તું છે અકુ પરમાર સત ઝલક તું છે પ્રકૃતિક દોષ જાણી જો બધે નિર્દોષ દેખે છે કરોષ જાણી જો બધે નિરદોષ દેખે છે કરુણાથી સભર ઉર્મા લઘુત્તમ વ્યક્ત પ્રેમે તે કરુણાજી સાબર ઉર્મા લઘુત્તમ વ્યક્ત પ્રે મે બધી જ વાતો માં મળે ફૂલે બધી જ વાતો મળે નહી પ્રાકૃતિક ખૂણે જો વડ લો એ છે પાન સ્થૂળે જોડે કોજી રે કા છે પાન સ્થૂળે જગતમય સર્વ અથડામણ પરાકૃત પોઈન્ટ વ્યુ હો ની જગત મગત પરાકૃત પોઈન્ટ વ્યુ હો ની જે મળતું આવ્યું પોતાને ત્યાં રાગે દ્વે જે છે હોળી છે માતાની તારા ગેસ છે હોળી પરસ્પર નુકશાની કરે મુઢાત્મા ગાંડો અહંકાર પુરા પૂ કુડામા ડોકા મદદ કરતા જો સામો થા તો પાણી પહેલા બાંધે પાર અદ કરતા જો સામ તો પાણી પહેલા બાંધે પાર અદાદા તો ફક્ત આંખો થી પી જાવા દાદા જાવા નિવસ્તુ છે તેની સિચિત શુધ્ધિ અભિકારી મોહસતું છે બીજા ને સવળા કરવા ને પ્રયત્નો થાય પ્રેમ થકી બીજા ને સવર શિભૈવધી જો પ્રત્યાય ક્રિયા તું બડું પડ શિવ કર પડો જ હિસા છે પ્રીત ભેટિયા કરવાશ છેણુંડુદયા દે નિમિત પ્રીત ભેટિયા કરવા શિસો ચૂકતે કરતા નઈ નો ક્લેમ રહે બાકી કરો ન કોઈ નો કલે રહે બાકી છોડશે દુનિયા ન પડવા દેજ કોઈ આટી તે દુનિયા ના પડવા દે જે કોઈ આટી આ દાદા તો ફક્ત આખો થી પી જાવા ની છે આ દાદા તો ભગતા ગોતી વસ્તુ છે તેની દિદ્યાસન થી ચિત શુદી અવિકારી મોહસ તું છે તેની દિદ્યાસન થી ચિત શુધિ તું છે સહન કરવાનું નહી નિકાલ વિદ્યો કે સહન કરવાનું હોય નહી નિકાલ ભૂલ ને માહ કોઈ પણ કારણે વિશ્વે નથી કલેશી થવા જેવું કોઈ પણ કારણે વિવા જેવું પૂરવ પાપો નો છે હિસાપ વ્યવસ્થિત સમજીને કહેવું પુરાપા હોજીને કહેબું કહેવું આ આવે જેસમે વિગત કરવું સ્પષ્ટીકરણ પરિણામે વિગત તી કરું સ્પષ્ટીકરણ વિલીફ મા શુદ્ધ આત્મા જો અવસ્થા માત્ર નું છે મરણ બિલીફ માં છૂ મા છે ગાળી રૂપી પુદ ગલ નીચ વસ્તુ બધી હોતવાણી રૂપી પુદ ગલ ની આ વસ્તુ તેને પ્રકાશે જે આત્મા સત છે ત્રી કાળી અને તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રી આ જય સચિદાનંદ બ્રિજ લઈએ છે તારું હ સારી વાત છે તે પૂછ્યું છે તે ઘણી સારી વાત છે લઈએ આપણે અને બેન કે છે આ દ્રષ્ટિ મળી છે એ બધે જ્યાં દાદા છે ત્યાં જોઈ જ લઈ એટલે મોડા પીવાનું નહીં એમ નાખો થી પીવાનું તમે તો ખરાબ માણસ દાદાજી દાદા ચાલ તને આપણે બોલવાનું આપો અમારી દાહી છોકરી છે કશું જ આપ્યું નથી હવે નજરું નુરાની નજરું નુરાની મિત્રગ ભગવંતો ની પણ કવિરાજ કવિરાજ છે ને કલાકાર છે ને એટલે નુરાની શબ્દ વાપરે છે જરા ઉર્દુ ભાષાનો હ નજરું નુરાની હં એટલે કહ્યું આંખોથી પીવાની વસ્તુ એ નુરાની નજરે જ પી શકે તમને સમજાઈ શકે અને તમને આંખોથી બધું જ તમને સમજાવી દે પણ આંખોમાં બોલવાની શક્તિ નથી કરે શું આવે તું કે મને આંખોમાં બોલવાની શક્તિ છે બોલ હા છે છે દાદા હે છે કેવી રીતે જીભને હોય કેવી રીતે મન પણ છે દાદા હે આંખોને પણ છે કેવી રીતે મન સમજે મન એક્સપ્રેશન થી આવે હોય શું કહે છે એક્સપ્રેશન ના આવે પણ એક્સપ્રેશ બહુ બધું કરે આંખો અચ્છા વગર બોલે આંખે બતાઈ દે બતાય બતાઈ દેલા ખબર હે હા એ વાત ખરી છે એ તો બહુ મુશ્કેલ છે સમજવું હા તો બહુ સરસ સમજી ગયું જીણી વાત એટલે કહ્યું દાદાએ કે જ્ઞાનીને ઓળખવા મહાત્માએ મહાત્માને ઓળખવા એ આંખો આંખોથી ઓળખે મહાત્માની આંખો મહાત્મા સ્વરૂપે હોય તો મહાત્માને મહાત્મા સ્વરૂપે ઓળખી લે જેટલું મહાત્મા સ્વરૂપે હોય એટલા અંશે આ તો સિદ્ધાંત થયો અહીંયા આગળ મહાત્મા એ દશા છે એ સમજવાની વાત છે એ દશા કેવી રીતે છે આ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા બહુ મોટા મોટી છે ચંદનબહેન વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા તમે તો હું ચંદનબહેન છું પણ તમે બહુ પાકા થઈ ગયા નહીં ને ના આ માસીને ચંદન માસીને હા બોલવું પડે હવે તમે વડીલ છો તમારાથી કોઈ નહીં તમારો દીકરો કે છે ને બઉ મારા મમ્મી તો બહુ મજા પા જો આ કે છે આ ચંદન માસી બહુ પાક્કા કે છે પણ કમલેશ કમલેશ આંદજી નથી બોલતા કશું પણ જબરતું આ પાકો ખરો વ્યવહારમાં કાચો હોય એને જ પાકો કહેવાય શું કહ્યું પણ કાચો અને પાકો એ બે અર્થ સમજવા પડશે આપણે એ આપણી અંદરના અંદરના વિજ્ઞાનની વાતો છે આ વ્યવહારમાં ઊંધું થઈ જાય વ્યવહારમાં સમજવા જઈએ તો કારણ કે વ્યવહારમાં તો વ્યવહારમાં પાકાર જ ડાયા કયા અત્યારે દુનિયામાં એવું જ છે દેશમાં એવું છે નહી તો બધા મૂર્ખ કે મશ્કરીઓ કરે લોકો એવું કે ચણિયાર એને દાદાએ કયા શબ્દ વાપર્યો છે આપણે ચરોતરી ભાષામાં ચણિયારે ચોક્કસ શું કહ્યું હા પાયા એવા મજબૂત કર્યા વ્યવહારના બહુ પાકા ઇમારત પડી જાય પણ પાયા મજબૂત ના મજબૂત હોય ફરતી પાછી એની ઇમારત કરો કહે છે એટલે પુણ્ય અને પાપની ખેતી કર્યા કરો કે છે બહુ જબરા એટલે દાદાએ કહ્યું આ જૈનો અને આ રાજસ્થાની ભેજા બધા જૈનો બધા હા વધારે હોય બધા એ તું તને નથી હા તું તું તો આ અસલ દિગંબરી જઈને કેવો એટલે આખો બહુ ગજબ નહીં કવિરાજે એમને આવી રીતે જ કરેલું દાદાને એમની વાણી સાંભળે તે આંખોથી સાંભળી એમાં પદ પણ એમનું નિમિત્ત કવિ તરીકે ખરું એ કામ લાગી ગયું અને દાદા સમજી ગયા કે આ મળ્યો છે પણ ધીમે ધીમે નીકળવા લાગ્યા ને તે દાદાએ કંઈક કહેવું પડે આ તો મને મારું ઓળખાણ પાડ્યું મને ખબર જ નથી કે હું આવો છું એવું દાદાને થયું ખરેખર કહ્યું રાજને દાદાને પછી પણ થોડા પદો આવ્યા પછી થયું બધું થયું અરે પછી એક વખતે હું આ છું આ છું કરીને દાદાને બધી ઓળખાણ પાડીને કહ્યું રાજે મને એકાદ પદ ને તો શું વાત કરું છું હું આ છું મને ખબર નહીં ત્યાં તો બધી ખાલી ઓળખાણ પાડી મને આ પટેલ હવા છે આ છું છું વારું તારું ત્યાં કાઢવા મળજે હા કે ઓછામાં ઓછા વીસ પચીસ પદો નીકળી ગયા નહીન ખરા કે ચંદ્રકાંત ભાઈ ક્યાં ગયા હા એ પદોની આખી લાઈન છે એક વખત સત્સંગ ચાલતો હતો દાદા બોલ તે બધા એ જ પદો બોલ્યા કર્યા કરી રહ્યા છે એ બન્યું નથી કોઈ વખતે એટલે આ આશ્ચર્ય કહ્યું અગિયારમું પણ એને વિજ્ઞાન ડપથી જો સમજવ સમજવામાં આવે કે મનુષ્ય દેહ સાદામાં સાદો મનુષ્ય દેહ આ એટલે આવી રીતે એનું સ્ટેટ ઓફ બિઈંગ એની દશા અને એ રીતે છે કેવી રીતે બની શકે તો લોકો ખોરતા ખોરતા આ ક્યાં છે ક્યાં છે મારે જોવા જોવા શકે છે પહેલું તો જોવા શકે છે પછી મળવું છે કે બધું જ રીતે સંડે તમારું મશીનો બંધ રહેશે બધા કોમ્પ્યુટર બંધ રહેશે પણ મશીનો કામ કરે ને પણ શું તમે હા તો આ દુનિયા જબરી છે મશીનોને બંધ પાડે એવી જ નથી એવા મશીન બનાવ્યા છે કારણ કે એને એન્જિનની જરૂર નહીં ફ્યુઅલની જરૂર કસાર જરૂર નહીં તમારે બેઝાનું ફ્યુઅલ જોઈએ તમારું એવું છે હે સાહેબ હે ઓડિટર સાહેબ ઓડિટ કરતા રહેજો હા મહાત્માઓના બધા હે હર્ષલ હા દાદાજી તો કઈ ગયો તો કઈ ક્યાં આપણે ઇન્ડિયા ભારતની બહાર નીકળી ગયો તો કઈ ગયો તો સાઉથ કોરિયા ગયો તો પણ દુનિયામાં તો તો નતું હા દાદાજી હા ચાલ બોલા શું તે શું કઈ ગયો તો સાઉથ કોરિયા ગયો તો સાઉથ કોરિયા ક્યાં આવ્યું પાછું કોરિયા કોરિયાની નોર્થની બાજુમાં હા હા તો ક્યાંથી બધું કામ બધું ખતમ કર્યું પછી મારી સાથે બધી વાત થઈ કે એ લોકો કલ્ચર શું છે એ શું કરે સમજાવી એટલે એ તો કે મારે અમેરિકા આવે તો મારે મળવું જ છે હવે હેડ હોય તે અને એની ઉપર નો પાછળ અને એની પછી બિસ્પ આવે અને બધા બિસ્પનો હેડ પાછો કાડીનો દરેક દમ અને બધા કાડીનો હેપ આયતારે પછી પોપ ઉપર આગળ જાય શું કયું એટલે શું થયું પછી આગળ કે પછી એ એટલે એ લોકો આખે કે એક ઇન્સ્ટિટ્યુટ ચલાવે છે અત્યારે ઇંગ્લિશ ના કરાય સ્પેનિશમાં ને બધા લોકો આவிதના રિલીજીયસ વ્યૂ બધાને સ્પ્રેડ કરે સ્પેનિશમાં સ્પેનિશ એ સ્પેનિશ છે હવે સ્પેનિશ સ્પેનિનો તો અને બી છે એ લોકો નું આખું તો એ બધાને અનપ્રિવિલેજ લોકો એ લોકોને સમજાવે કેવું હોય તો બધું નોલેજ ઘણું તમારા કૃષ્ણ ભગવાન હોય આ અલગ અલગ ભગવાન દેવી દેવતા હોય બધું ખ્યાલ હતું એમને પછી મને કે ભગવાન હોય કે આપણું અક્રમ વિજ્ઞાન નું બધું સમજાવ્યું એમને શું વાત કરું પછી આખું મેલ ફોરવર્ડ કર્યો એમને કોન્ટેક કરે શું એમ કીધું કઈ ગયા તારું ભાઈ જો તમારો દીકરો આટલું સમજો તમે કહેતા ડાયો નથી એના બિઝનેસ કે કામે ગયો છે એમાં મજા ના આવી એટલી સ્વાદ ના આવ્યો પણ આમાં બહુ બહુ આ બધા મહાત્મા કોઈ ને અમારા મનીષભાઈ સાહેબને કેટલા અનુભવ થયેલા છે દરેકને થાય ના થાય એવું બને જ નહીં વ્યવહારમાં શું અનુભવ તો બધાને દરેકની અંદર આપણને અનુભવ થયા કરે દરેકને પોતાના જેટલા સંદર્ભ સંયોગો છે ને એટલા ભાગમાં અનુભવ થયા કરે જીવન જાય તેમ હવે શું વાત કરું છું તું અમારા આ છે તો રાજેશ લાકડાવાલા સાહેબનો ખાસ છે શું નામ તારું સુનીલ તું એટલે તું હસ્તો નસતો કેમ રહું છું કોઈ ધાડો આનું મોડું જોજો એ નહીં ફોટો ક્લિક કરજો કેટલા વર્ષથી છે બધા ઓળખું છું એટલા બધા ચૌદ વર્ષ થી વનવાસ પૂરો થઈ ગયો સુનિલ સુનિલ કોણ તું સુનિલ આ સુનિલે એને પોતે પોતાની રીતે ટાઈપ કરીને આપી છે જુઓ આપણે વાંચીએ ગુજરાતીમાં સવાર સાહેબ તમારે ઇંગ્લિશમાં ના આવે અહીંયા કે ગુજરાતી સત્સંગ ચાલે છે હમ અરે બેસ બેસ નમો મિત્રા દાદા ભગવાનના સિમ જય જયકારો સુનિલના જય સચ્ચિદાનંદ દાદાશ્રી આપે કહેલું કે ઓપરેશન દરમિયાન દાદા દાદા કરજે તારું કામ થઈ જશે અને સાડા વાગે છાયાબહેનને ઊઠીમાં લઈ ગયા ઓપરેશન થિયેટરમાં તેમજ દસ પિસ્તાલીસમાં વાગે બહાર આવ્યા સાડા આઠથી એટલે સવા બે કલાકે આ દરમિયાન સુનિરભાઈ નિરંતર દાદા ભગવાન અસીમ જય બોલતા રહ્યા અને સુનિરને ખબર જ નહીં પડી કે છાયાબેનનું ઓપરેશન થઈ ગયું ડૉક્ટર સાહેબ એમ અને કહ્યું છાયાબહેનની આંખ ખુલ્લી છે અને હું અંદર છાયાબેનને મળવા ગયો આ પ્રસંગ દ્વારા મને દાદાનું સતત નિસન રહ્યું અને મને સંપૂર્ણ નિરાકુરતાનો અનુભવ થયો બોલ્યા તારું બોલ યોગ્ય કોઈ બોલી ના શકે શબ્દો અનુભવની વાત કરે દાદાશ્રીએ ખાસ જણાવવાનું દાદાશ્રીને ખાસ જણાવવાનું કે શ્રી રાજેશભાઈ તથા નીરાબેન બંને જણે મને ચાર દિવસ હોસ્પિટલમાં ખૂબ જ સહકાર આપ્યો તે બદલ હું એમનો આભારી છું એ કોણ થાય તારા સેઠ હા હા એમનો ખાસ ગાડી ચલાવે છે અને એનો બધું બધી રીતે કહોતી બધું જ કામ અને એમનો ફેમિલી નો મેમ્બર બની ગયો છે તું જઈને છું પેલા લોકો તો આખો ફેમિલી નું મેમ્બર આખું ઘર બનાવી દીધું પેલા લોકો ચલા યાર છોકરાઓ બે છે ને એને બધા ભણાવે છે રાજેશભાઈ માથે લીધું અને જેટલું ભણવું જે ભણવું હોય બધું ભણાય છે રજા માથે લીધું છે કે નહીં અમે તમને કહ્યું છે ને ભણે છે ને સામા આયા દસમા અને આઠમા બહુ વાંધો નહીં લોકો ભણવાનું ગમે છે ખરું ને પણ કયું ભણવાનું આ દાદાનું ખબર છે થોડુંક શીખવાડ્યું શું શું શીખવાડ્યું છે એ બોલે છે બોલો આ મુખ્ય આ પાયો ના હોય બીજું કામું પાછું ભણવાનું પછી ભણવામાં કઈ બરકત આવે આપણને ભણેલા હાઈ ને તો એમાં કઈ કામ મળે નોકરી મળે સારા પૈસા મળે બધું જ મળે ભણવાનું સાં માટે રાજેશભાઈ તો છે સાંભળી ગયા બધું આપણું તારું પદ પેલું ફેમસ બોલ ને દાદા ભગવાન પેલું હનુમાન ને રામ ને બોલ બોલ તને મળે છે એ તો સરસ્વી રીતે જા અરે અર્જન અર્જન અર્જુન નહી બોલેગે અર્જુન બોલેગે તમકો કહીને મેં અર્જુન અર્જુન અર્જુન ક્યુ બોલતેનાબેન આઈ અચ્છા અચ્છા અચ્છા બોલ ચાલિ દમ દમાય બરોબર બહુ વખતે આકર્ષે દાદા અમારા પરમેશ્વર ને દાદા અમારા પરમેશ્વર ને દાદા અમારા જવા નથી જવાબ નથી અનંત કાળ સ્વીકારો પ્રાણા દાદા સ્વીકારો રત્નાત્રની સોધમા ભટકી માંડ મળી દુકા રત્નાત્ર ની સોધમા ભટકી માંડ મળી દુકા અંધારા ને દૂર કરીને આપો સ્વરૂપ જ્ઞાન અંધ દૂર કરી ને આપો સ્વરૂપ સ્વીકારો પ્રણ અનંત સ્વીકારો પ્રણ ના કોઈ અહીંયા ભેદ ભાવ છે નિર્ધન કે ધનવા ના કોઈ અહીંયા ભેદ ભાવ છે ધન કે ધનવા ના કોઈ અહિયા હિન્દુસ્ કોઈ પાકિસ્તા ના કોઈ અહિયાં હિન્દુસ્ કોઈ પાકિસ્તા reti o badaada swikaro pranam dada api alabetonik gajab kare nidam dada api alabetonik gajab kare nidam તમામ માર્ગ નિા કેરી કારી ના પાચ્ઞાદા કેરી કારી કે કા અનંત કાલથી ઉ દાદા સ્વીકારો પ્રાણા અનંતળથી ઓદા સ્વીકારો પ્રણા અંત સમય ને ટે દરદા જો દા નહી આવો તો મચી જસે તોફાર જો જો દાદા નહીં આવો તો મચી જશે તોફા દાદા કરતા મારા બિડે અંતિમ પ્રા અનંતળથી ઉદાદા સ્વીકારો પ્રણા અનંત કાળથી ઉદા સ્વીકારો પ્રણા ameta mara gautam swami tame veer vardapa ameta mara narshi mahata tame amara shyam ameta mara narshi mahata tame amara shyam તમે અમારા અનંત કાળ થી ઉદાદા સ્વીકારો પ્રાણા અનંતકાળ થી સ્વીકારો પ્રાણા બોલો મોટા બોલો બોલો સહુ મહેમાવો આવો મળી મળીને બોલો જય દાદા ભગવાણી ને બોલો જય દાદા ભગવા જય દાદા ભગવા જય દાદા ભગવાન બોલો જય દાદા ભગવા અનંત કાલતી ઓ સ્વીકારો પ્રણામ અનંત કાલતી ઓ સ્વીકારો પ્રણામ હું કનુભાઈ છું આજ્ઞા કનુભાઈ દાદા એ અને આજ્ઞા આપણને બધા મળે છે દરેક ને પોતપોતાની રીતે એટલે દરેક ને પોત પોતાનો વ્યવહાર છે ત્યાગ લીધો ઘર છોડી દીધું એવું હોય બને નહીં કશું કશું ના બને એ તો રહેવાનું જ અને આ કાળમાં તો ખાસ રહે બધા એને છોડે જ નહીં આ કાળ તો બહુ કોમ્પ્લેક્સ છે બધો આપણે સિમ્પલ ટન બનતા ઓછા થઈએ સિમ્પલ ટન કેસે એટલે ડિક્શનરી માં જોવું પડછે એટલે એટલે ફૂલિંગ ઇલેવ ના કરીએ પછી કોઈને હા ફૂલરાવ ના કરીએ બરાબર પણ દાદાજી વ્યવહારમાં પાકા કોને કહેવાય હે હાથમાં ના આવે એવા કે બધાને ક્ષેત્રે એવા ના ના બહુ ચોરીનો ચિકળું કરે એવા હા એ ખબર પડી એ ખબર પડી હમ પેટને આમ ગેસ કાઢવા માટે પેટ પર હાથ ફેરવે પણ ખબર નથી કેથી ચિકળું કરે છે પેટર કેસે એવું કે છે ને આજનો વ્યવહાર એવો છે પણ આ શરીર છે ઉંમર છે ઉંમરથી ચાલે છે એટલે ખબર નથી પડતી કોઈને હ એટલા માટે મહિર ભગવાને યુવાન વય ઉત્કૃષ્ટ વય કહી યુવાન વય યુવાન વય એટલે થી પચીસ વર્ષના બહુ મજાના છે અને આમ તો ખાસ પછી પછી ને કહેવાય ખરી પણ એ બધા વર્ષો બધા બહુ સરસ પાયાના અને આજના જમાનામાં આજે અઢાર થી પચીસ નો ગારો આવે એ બહુ તોફાની ગારો હોય છે તમને શું લાગે છે પૂરું તોફાન પાછળ એક ચોપડીએ સુધાર્યો કઈ ચોપડી પાતંજલિ યોગ પાતલિ યોગ કે આવી પ્રકૃતિ હોય તો નહી સારું આગળ જતા તમને બઉ નુકસાન થાય પછી એટલે આવી પ્રકૃતિ વાળા એવા ખોરાક નહી ખાવા જોઈએ અને દાદા ભગવાન તો જન્મ આપ્યો પણ આપણા થકી પોષણ મળ્યું છે એમ પોષણ તો એવું છે ને આપણે આપણા બધા એકબીજાથી પોષણ પામીએ છીએ મહાત્માનો મતલબ જ એ છે મહાત્મા પદ જ એવું છે શું એટલે એમાં કોઈ જગાએ આપણી વ્યવહાર દ્રષ્ટિથી બધે હૈએ બધી રીતે હૈએ છતાંય આપણને વ્યવહાર દ્રષ્ટિથી ભેદ ના પડે પણ આજે તો શબ્દ એક નીકળે ને તો એ આપણને ભેદ પાડી નાખે એટલે કૃપાદેવ બહુ કહેતા એ તો ક્રમ માર્ગમાં આવ્યા પણ ક્રમમાં બહુ ઉત્કૃષ્ટ પુરુષ ઉત્કૃષ્ટ ચલો બહુ સારી આ કળિયુગમાં હોય નહીં એ મારી ભગવાન પછી નથી આ વ્યવહારમાં કઈ નથી પાક્યા એક જાય આ ત્યાગ માર્ગમાં ખરા બે હતા પણ આ વ્યવહારમાં પચીસો વર્ષ પછીની વાત કરે છે હવે એમને કોને એક્સેપ્ટ કરે જૈન સમાજ કેવી રીતે એક્સેપ્ટ કરે જૈન સમાજ કરી નહીં ને અને એ જાણતા હતા બરોબર છે અમારાથી વચનો જરા કડક નીકળે છે બધું છે પરંતુ એ અમે આ વીર વીર છે ત્યાગ ખોટો નથી હોતો વ્યવહારમાં પણ ત્યાગ સુ એ સમજવાની જરૂર છે શું કહ્યું ત્યાગ અને એ જ વીર ભગવાનની આજ્ઞા હતી આજ્ઞાજી હતી વીર ભગવાનની કે હવે તમે મન વચન કરવાથી ઘર છોડી સંબંધો છોડી દીધા ચાલો લગ્ન કર્યું તો ચાલો અને તમને સારું છે કોઈ અડચણ અંતરાય ના આવ્યો અને બધાએ એલાવ કરે હા ભાઈ જાઓ તો હવે શું તમે કઈ આજ્ઞા એ પાડશો તમે હા તમે ઉડતા બધાને પરાવડાવશો આવું વસ્તુ એટલે પહેલા તમે પાડજો તો બધા બીજા નબુ જરા સરખાઈ આવશે ત્યાગ કર્યોગ કર્યો ત્યાગ સૂક્ષ્મ સૂક્ષ્મતા સામા છે તો કે મૂર્છામાં તમે ઘર છોડ્યું એટલે મૂર્છાથી છૂટાયું કોને કહ્યું તમને હવે તમે તમારા મન વચન કયા તમે મૂર્છિત છો હવે હું સાદુ થયો છું એ મૂર્છા છૂટજો ભગવાને ત્યાગ નથી કયો પરંતુ વસ્તુ પ્રત્યેની મૂર્છા એ મૂર્છા જેમ જેમ મોરી પડતી જતી જાય તેમ તેમ તમને ત્યાગ પરિણમતો જાય અંદર ત્યાગ એ પરિણામથી હોય છે એ ક્રિયાથી નથી ક્રિયા કરી પરિણામ આવે એવું નથી પણ એ છે ખરું પણ એ દેશ કાર અને મોટું સાધન છે એને આધીન છે મોટામાં મોટું દેશકાર હોય ચોથો કાર હોય તો પણ આજે શું થયું કે બધાને ના થાય એ મન વચન કાયા સરખી જોઈએ પાછી શું શું સરખું મન વચન કાયા સરખી જોઈએ ના દાદા ભગવાન મનમાં જે હોય તે જ વાણી હોય વાણીમાં વ્યવહાર માં આવે એવું ઘટે તે આજ્ઞાધર્મ આપણને કરે છે અત્યારે બધા સ્વાદ તો દરેક જણાવે આપણને અંદરથી આપણને કર્યા કરે છે શરીર બહાર થી જીવે છે બધી રીતે આ ઇન્દ્રિયો પાંચ દસ ઇન્દ્રિયો છે મન છે બધું જ કામ કરે છે તો આવું છે અનુભવ પરંતુ આ શરીર આજે લઈને શું એટલે મોહ શું કહ્યું મોહ હા એટલે મોહના ફેર ચડી ગયેલા એ ઉતર ઉતરવાના એની છે આ બધી મેર ચક્રવા ચડી ગયેલા મોહના તે ચક્રવા રહ્યા એનામાં બહુ શક્તિ તાકાત બઉ છે કે નવો બધામાં ઉભો કરાવડાવે જીવવામાં આજ્ઞા મળીશ આ મળીશ પણ એટલે અમારો બ્રિજભાઈ પૂછે છે મહાત્મા આપડે લઈ આવે પુરુષ મહાપુરુષ થઈ ગયા કળિયુગમાં બહુ જ સવા સવાર જોડા વ્યવહારમાં પણ બધા બહુ જાણીતા થયા બધી જ રીતે વેદાંતિઓ જોડે પણ એમને બહુ સત્સંગ થયો પ્રખર વેદાંતી અને એમને એમના પ્રશ્નથી બહુ સુંદર સમાધાન મળ્યું જૈનોમાં પણ એમને એટલું સમાધાન મળ્યું બંને પક્ષે હતું એમનું આ બહુ રેર હોય રેર હોય કારણ કે એમના ઘરમાં માતાના પિતા એમના દાદા હતા ત્યાં ત્યાંથી લિંક એમની આ બે ભાગે આવેલી બે ભાગે એટલે આત્માને હરિત સ્વરૂપે આવેલી અને આત્માને આત્મા સ્વરૂપે જૈન એમના સંસ્કારો માતાના મળ્યા બઉ બઉ સુંદર છે સમજવા જેવા શ્રીમદ ને તો શ્રીમદ ને તો આટલા બધા બહુ મથામણ કરે છે કેટલું બધું લખે છે બધા બોલો અને વાંચ્યા જ કરીએ આપડે અમે તમને કહ્યું કે એક વાત કહ્યું હતું કે આ વડવાસ બને શું બન્યું કે દાદા ભગવાન જાય એટલે તો સહજ પુરુષ સહજ ખબર પડી કે આ લોકો આવ્યા છે ને બધા રહે છે ને જાણે અહીંયા ભક્તિમાં આવતા નથી ને તે વખતે વડી લતા હાજર હતા આવું તો કેવડવામાં આવ્યું કે અહીંયા તમારે એવું આવું હોય તો ના રહે ભાઈ તમારાથી અહીંયા અને હોય તો અહીંયા બધી અહીં વ્યવસ્થાઓ પ્રમાણે ખાવા પીવાની બધી ઉઠવા બેસવા અઠવાની એ નિયમો પ્રમાણે રહેવું પડે અને અહીંયા બપોરે ભક્તિ થાય બે કલાક ની બેસવું જ પડે અંદર જગ્યા હોય છે એ તો રહેવાનું જ છે એ તો તમારે ચોથામાં તો બધા કારમાં બધી જ રીતે રહેવાનું હજુ રહેશે હજુ તો બીજા ઓછા અઢાર હજાર વર્ષ સુધી રહેવાનું છે શું કહ્યું અઢાર ઉપર થોડા અને અમારે પાંચ પાંચ છ હજાર તો ચાર પાંચ હજાર તો હજુ ચાલશે સ્વાદ આવશે પણ ઘસાતો જશે આ એક જ ભાવમાં બેઠા છીએ તો હજુ આટલું લાગે શું કરે છે આ નાદભાઉ શું અહીંયા કર્યા કરે ડોકા હલાવત પાછી અમે ગૌડ્યું છે ને તને પપ્પાએ આટલું શીખવાડ્યું તો હોય છોકરાઓને કેટલું શીખવાડ્યું તું હજુ મોટી થઈ ગઈ એના પપ્પા બહુ આનંદરાવ લિગાયત બહુ લેખક હતા મોટા અને બે એની મમ્મી એ બે ટીચિંગ લાઈનમાં પાછા હોજિત્રામાં ભેગા થયા તો આપણે ભેગા થયા ભેગા થયા શું છે તો હા ભાઈ મેં કરી બ્રાહ્મણ બે હું પેલા લિંગાયત એવા જ પાછા સાઉથ ઇન્ડિયામાં લિંગાયત અટક છે સાઉથ ઇન્ડિયા આખું છે બહુ મોટું એ ભક્તિ કરવા બધા શિવજી બોલો લખાઈ ગયું પત્રમાં આગળ એક પત્ર હતો એક બીજો પણ પછી લખે છે ત્યારે શબ્દના વ્યવહારની બધી મૂંઝવણોને એમને બહુ ભજવે એટલે હશે અનુસંધાનમાં એમને ખુલાસા માટે લખે છે અને પહેલું જ વાક્ય પત્ર લખે છે પરેચાનું ચારીને શબ્દભેદ ના હોય શું કે છે ને પર આજ્ઞા એટલે શું પર ઇચા અનુચારી એટલે એમની ઈચ્છા અનુચારે છો તમે તમે આપતા બધા હોય કમલેશ ના બધા બીજા ને ઈચ્છા અનુસાર છો તમે ના ચલાવે ચલાવે બીજા ચલાવે શું સમજવાનું એમાં એ અંદર થી વાત છે બધી બધી અંદર વાત એના માટે સાચું ખોટું નથી એ કારણ કે આખો પરવાનો લઈને ફરજ પછી હું છું કે છે દુનિયા છે દાદાજી એટલે આગળ મેં દાદાજી ની સમજણ પ્રમાણે મૂક્યું મોક્ષાનું ચારી ને એટલે મહાત્મા ભગવાને કે છે કે સિદ્ધ અને સંસારી બસપતિ ગયું અને સંસારી એવું બધા જ આવી કોઈ બાકી આવે તો સંસારી માં રહેવાનું કેમ દે તમે આપતા પુત્રી સંસારી નહી ને મારી જ ફોડું બે તો થઈ ગયા અમારા બ્રિજભાઈ પૂછે છે તમારા લઘુભરાતા કે જૈષા પણ અઘરું છે એ તારા જેષ્ટ ભ્રતા છે કે લઘુ ભ્રાતા શાસ્ત્ર મળે રામાયણ જોતો નથી તારા કોઈ પણ લોકો હોય તો પહેલું લખી નાખવાનું શું કયું લખી નાખવાનું સર્વપ્રથમ હમ ભારતીય હે એ લોકો બને કોમા પછી નીચે લખજે પછી તારું નામ લખી પછી સચિદારણ થી ચાલુ કરી તારું બધું આખું બનાવી દે બધું બનાય હવે શું પૂછે છે પહેલી કલમ આપણી નવ કલમોની પહેલી કલમનું પૂછે છે હે દાદા ભગવાન મને કોઈ પણ દેવદારી જીવાતમાનો જીવાતમાનો તમારે એ શીખવાનાર છે વાંધો નહીં અમારે આ સુરતી પેલી લખે છે પેલી મીરાબાઈ એને લખે છે આવું છે એનું ચાલે હે દાદા ભગવાન મને કોઈ પણ દે દેહધારે જીવાત્માનો ક્યારેય પણ કિંચિત માત્ર અહમ ન દુભાય દુભાઈ ન દુભાવાઈ કે ના દુભાય ન અનુમોદાઈ એવી પરમશક્તિ આપો ખોટું નથી એ તો બરાબર છે કઈ કઈ તારી મશ્કરી નથી કરતા હા એ દાદા ભગવાન મને કોઈ પણ દેહધારે જીવાત્માનો ક્યારેય પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી શાદવાદ વાણી તને શું સમજાવ્યું બારેલાય નહી તો પછી આજ્ઞા બંધ ના રહો તમે કેવી રીતે સમજણ પાડો દીપક આનંદ ના ના કે છે તને ખબર છે હું કેમ બોલ્યો આગળ બોલ બે જોલ્યો કેમ ના પાડવાની કૃપા કરશો સમજાવવું પડે છે તારા માટે હવે ડિસ્ચાર્જ હમ બાકી રહ્યું એટલે સમજવાનું એટલે ડિસ્ચાર્જ અમને છે ને એ ડિસ્ચાર્જ હમ પાસે તારે કલમ બોલાવાની જીવતો રહ્યો અને તો મરી ગયો મરી ગયો એટલે હું મરી ગયો જે જીવતો હું હતો એ મરી ગયો મરેલો હું જીવે પાછો એ કયો કલમ પૂછે મહાત્મા ને સમજવાની ના તો મહાત્મા ની રીતે હોય ખરી રીતે આ કલમ કોના માટે છે કે પોતાનું હું આખું શરીરમાં મૂકેલું છે એ લોકો માટે છે બરાબર શું કહ્યું મૂક્યું એના માટે કારણ કે દાદા ભગવાને હું અંબાલાલભાઈ છું બધા જ અમદાવાદ હું છું તો એમને ભૂસવા માટે અલકું કરી નાખવા માટે નીકળી જવા જાય એના માટે આવી રીતે જીવ્યા હતા બરાબર હા એટલે એમના પછી આપણને આ વાત આજ્ઞા મળી છે છતાં આપણું મન વચન કયા ડિસ્ચાર્જ બોલવાથી ડિસ્ચાર્જ થઈ નથી જતો કોઈનો ભરેલો અને લોકો માટે એમનું મૂળ અહમત એટલે કારણ કે એ અધિકાર લઈને જીવે છે જીવવા માટે તો આ તુર એની બદના કરજે તા બરાબર આ ભાવના કર્યા કરજે અને ભાવના તારી થશે તો છે જ નહી એના માટે એવી રીતે ભાવના કરજે એવી રીતે રહેવા માટે આટલી શક્તિઓ માંગજે તું ભાવના અને શક્તિ ની પ્રાર્થના બે છે અને ભાવના મુખ્ય છે આમાં જ્ઞાન હોય કે ના હોય એ હું જીવી રહ્યો છે એના માટે છે આ શું કહ્યું પછી વાંચવાનું ત્રણ વખતે કશું કરે નહિ એને હલાવવાની રોજ હવાના પર બ્રિજ ને હલાવવા જ પડે તો બ્રિજ તારા માટે બરકત ના આવે ને તને બરકત આવે ઉ લોકો ગોદા મારશે તો શું કરીશ મોડો અહંકાર બધ મારે પણ વ્યવહાર માં બરોબર રહીશ નઈ તું વાઘ વાઘ નો રાખવાનો પણ રાખવો ખરો મારે ના ચાલ બધાને જવાનું અને નાગદેવ થી ફુફાડે મળતા હોય ત્યારે આપણે મોડું જવું થઈ જાય એવું નઈ ચાલે એ તારા માટે આવી રીતે છે ખરી રીતે આ બીજા બધા માટે છે એટલે વ્યવહારથી સમજવું પડે તમારે એટલે નવ કલમમાં કરશો તો લાભ તો બહુ થશે પણ એ ફાઇલને લાભ થાય ફાઇલ આજની ફાઇલ કળિયુગની છે ને એને સતયુગી બનાવવા માટેનું આ છે એ કળિયુગમાં સત્યુગી જીવન જીવાય એટલે બધું આપણે કવિ આપણે પદો બોલીએ ખરા આમ સતયુગ બધું પણ એક હોવું જોઈએ પછી નહીં સમજાયું હા હા વાત છે કોનું નામ છે એવું ધર્મ પત્ની અચ્છા ચાલો તો પછી બીજું તો શું પૂછું છું જ્ઞાની પુરુષની સહજ ક્ષમા એટલે શું એટલે કે ગુલાબનો સહજ એટલે શું તો કે ગુલાબની સુવાસ આપવી એટલે જ્ઞાની પુરુષનું જીવન જ આખું એવું હોય એટલે એમનું હૃદય આખું ક્ષમાથી જ આખું એમનું શ્વાસ બધી ધડકણ બધી એનાથી ચાલ્યા કરતી હોય એટલે કોઈ ગમે તે અમનું ઊંધું કરે તો પણ એને દિલથી અમે ક્ષમા જ આપે ત્યારે ક્ષમા આપે હમ અમને તો ઘણા મહાત્માઓ મળ્યા વડીલોએ મળ્યા બધા બહુ મળ્યા અને ઘણા બધા કહેવું કરું દાદા ઘણી બધી મોટી ફૂલ થઈ છે અમે ક્ષમા કરજો એક કહું બરોબર છે તો કહ્યું તો મારા માટે બહુ સારી વાત છે પરંતુ અમારે ક્ષમા આપવી પડતી નથી અમારે સહજ ક્ષમા રહ્યા કરે છે સહજ ક્ષમા પણ એ તો બહુ આપણા વ્યવહારમાંથી એમ નીકળતા નીકળતા નીકળતા એકદમ ના આવે એકદમ ના આવે સમજાય છે અમારે આંખે જોઈએ બધું ગમે તેવું ગટરો બધું ઉગાડે બધું જોઈ લેવા જ શકીએ છીએ છતાંય અમારામાં સરસ કમારે પણ હજુ આપણે બધો હિસાબ બાકીનો બધો હોય ને અંદર પહેલું એમાં નીકળવા માટે બધા ના રહી શક્યા પછી હલી જાય બધા એ થઈ જાય કે કે એવું આપણે એવું હોય સમજાયું એટલે આજનો કાળ એવો બહુ વસમો છે પણ આ વાત એક એક અને અનન્ય એક્સેપ્શનલ હોય એક્સેપ્શનલ એટલે રાઈટ વાળી નહીં બધાજ બધાનો રાઈટ છે આ પ્રાપ્ત કરી શકે છે પરંતુ એવા કોણ એક જ હોય શું જેમનો છેલ્લો નંબર લાગે એનો પહેલો નંબર લાગે વ્યવહારમાં છેલ્લો નંબર લાગે બધા જ આગળ નીકળી જાય છેલ્લો રહે તારે એનો પેહલો નંબર આવે અને વ્યવહારમાં છેલ્લો નંબર ક્યારે જીભ આલતી બંધ થાય તારે શું કહ્યું જીભ બંધ થાય કોણ કરી આપે તક કહ્યું આપશે ને પણ તું એ કરી આપજે પણ તારે થશે એવું હે હીભ નો તો સ્વભાવ છે હાલે વગર રેખરી જીભ ભાઈ એની અંદર લઈને આવી હોય હલવાનું લઈને આવે ને હવે ગતિ સહાયક તત્વ કે છે સ્થિતિ સહાય કે તત્વના આધીન છે આખી બરાબર હ તત્વ હોય તો તત્વના આધીન જ હોય શું કહ્યું હમ એટલે તત્વની ભાષા આવી છે તત્વની ભાષા અને લોકોને સમજવા માટે તત્વ અને અતત્વ બે રીતે સમજવું પડે વિદ્યા અને બંધન શું સમજાય તો ને પેલું તો હવે ઉઠ્યા ત્યાં રાતે જાય ત્યાં સુધી કેટલા બધા પ્રસંગો આવે છે બધા આપણે ઘણી વખત ગમે તમને વાણી નીકળી જાય કોઈને ખબર પડે કોઈને તો એવું છે મોટા મોટા જે શું કરો શાસ્ત્રો નો અભ્યાસ હોય આ હોય તે હોય કેટલા બધા મંદિરો દેરાસરો ગમે ત્યાં જાય સમજાય તો ને હમ એટલે અનુભવ પદ સિવાય સહજ ક્ષમા નાખી લે અનુભવ જેટલો જેટલો ખીલો હોય ને એટલું દરેક મહાત્માઓને હોય થોડું થોડું હોય પણ એને સહજ ના કહેવાય સહજ ક્યારે કે આખું મન વચન કાયા સહેજા સહેજ રહેતું હોય એવું પણ આ કર ઓળખાય એવું નથી એટલે પછી આ આંખોથી પી જવાની વાત આવી મને આવડે તો પીતા હા બરાબર નહીં તો નહીં આંખોથી પીતા આવડે તો પેલી હિના સમજ્યા પણ જોયા કરું કરું તું હે આ શરીરની આંખો મુખ્ય છે આખા શરીરનું જો બહુ સુંદર અગત્યનું અંગ હોય તો આંખો છે જે પરમાણુનું શરીર બનેલું છે એમાં જે પરમાણુની આંખો બની છે ને એ ઊંચા ઊંચા પ્રકારના પરમાણુની બનેલી છે આંખો હવે જ્યારે જે બનેલી છે આંખો તે બધા નહીં એ બનેલી પરમાણુ જ છે પણ પરમાણુ પરમાણુ ફેર છે અને આજ્ઞાધર્મ આપણને આજ્ઞાધર્મ આપણને એ જ આંખોમાં અંદર આપણા સ્વભાવભાવથી સ્વભાવની ભજનાથી સમજાયું અને ગમે તેવું કામ કરતો હોય તોય એને આપણે પંપાળીએ અને કોઈ વખતે વડીયા ખરા અને આંખોય કાઢીએ ડોરાય કાઢીએ અને બરોબર ધમકાયે ખરા બધું કરવું પડશે જેવો તાલ જેવા સંજોગ કરવું પડશે પછી એમાં બધું જ આવે એનો ધર્મ આવ્યો બધું બધી કલમ એને લાગુ પડી જાય બરાબર કરવું પડે અભાવ તિરસ્કાર એટલું જ ના આવે ખાલી સાધુ પુરુષ આ શું બોલો છો તમે સંન્યાસી થઈને આટલા બધા યોગ સૂત્રો જવાય ને લુલી માટે તો જ નહીં ને આપણને અને કલ્યાણ આપણને સ્વભાવ પ્રાપ્ત થયો એટલે અંદર થી ચાલુ થયો છે કે આ સુખ ચાખ્યું આટલું બધું બધામાં એનું એ જ ભર્યું છે કોઈમાં આ સુખ નથી એક જ સુખ પડેલું છે બધા શરીરમાં બોલો તો આ સુખ છે તો લોકો કેમ સુખ દુઃખની ભાષા બધા અટવાઈ જાય છે એટલે કે પુણ્ય પાપ ની શબ્દની ભાષા બોલે સાચી છે કેમ ના ચખાય એટલે આપણે ભાવના થાય અંદર કેવું મને જે સુખ મને મળ્યું એવું બધાને ભાવ મળે એવું ભાવના ઉભી થાય અને કલ્યાણ ભાવના કહી અને કલ્યાણ ભાવના થઈ એ શરૂઆત થઈ એટલે પછી એ વિકાસ થતી જતી જાય અંદર એટલે શરૂઆત થઈ ત્યાંથી પરિપૂર્ણ થાય ત્યાં સુધી શિવનું રૂપ છે જોડે છે પણ પાર્વતી ને લાગે કાજ છે ખરા પણ મારા માં મને નથી લાગતું કા મારા માં છે પાર્વતી ને ખુબ દુનિયામાં શબ્દ ભેદ એ તો એ જુદી વસ્તુ છે ક્રમ માર્ગ નો શબ્દ છે આખું પણ એ તમને સમજ પડે નહીં એટલે તમારે આ શબ્દ ઉચ્ચારવા નહીં રિપીટ ના કરવા દશા વર્તી હોય એના માટે છે બીજાનું કામ નથી એમાં એટલે કોઈ ના ચલાયા ચાલતો દાદા કે છે પોટલું છે પોટલું છે બધા જ મુશ્કે કરીએ અમારે બહુ એવું છે પણ શું થાય હોય થાય શું જે ચાલે છે ને ભૂલખ્યા ચાય છે આ પોતા નો ફરનાર જોયેલો છે એ સમજવાનું છે સમજવાનું એ છે એ તો લોખંડ જંજીરો મૂકે તારે બાર લાગે તારે આ છે બધું તારે બીજાની કઈ આવી આપો તારો અનુભવ કે આનંદ જ છે અમારે અસેમ એવું સરસ કરી ગયા છે નહીં અસેમ તને ગયા પછી વધારે સમજાય દાદા ઘણી વાર કેમતી આપણને તો પછી દેખાય દશા દેખાય એવી છે દેખાય એટલે સમજાય દેખાય એટલે સમજાયો ચલાય શાસ્ત્રી શાસ્ત્રીય શાસ્ત્રી ને ચલાય અને તમારે ગુરુવાર રાખજો અમે મોકલ્યું છે થઈ જશે ચિંતા ના કરીશ અમારો જવાબ પહોંચી જશે પણ અમે વાયા પહોંચાડીએ છીએ વાયા જર્મની પહોંચાડીએ છીએ આપણે ગુસ્સો આવે ત્યારે પાછળ હાઈ થઈ જાય એક્સપેરિમેન્ટ કરેલો કે આગળના સારા બ્રેન ને કવર કરી નાખે તો મને એમણે કીધું કે આપણે જો આગળ નું કવર સારું કરીએ તો આપણે ગુસ્સો નહીં આવે बीटाइव दुनिया में शू क्दी बारे समझा એટલે પ્રયત્ન કરે સાથી કે પેલો હું છે એટલા માટે અંદર શું કે છે એની પાસે હું હતો એટલું પૂછવું હતું તારે હું તો કોમન જ છે તો ફેર શું પડ્યો આપણામાં ના સમજો એનો જવાબ પચી જશે બુદ્ધ નો ફોલોઅર છે બુદ્ધ બુદ્ધિસ્ટ નો છે એટલે એને જવાબ પચ્યો આ તમારું એટલું બધું હાઈ છે એન્ડ પર્સન હોય તો જ આતો હોય આવા હોય નહીં અને આ હોય મારે બહુ જ જાણવું છે મળવું છે વાત તો કરવી બધું ઘણું કર્યું પણ અલ્ટિમેટલી આને બુદ્ધિઝમ કહે છે એક જ છે કે ડિસિમિલર છે કે સિમિલર છે જો ડિસિમિલર હોત કઈ રીતે એવું એને પ્રશ્ન કર્યો છે હવે એને મારે જવાબ તો હરકો આપવો પડે ને એટલે અમે કહ્યું છે આપી છે આપણા બુદ્ધિસ્ટ મહાત્મા છે ને થ્રુ મોકલાયો મેં જાઓ જવા દો એનો અનુભવ થઈ ગયો કે સિમિલર અને ડિસિમિલરનો ડિફરન્સ એટલે મોકલશે તો પહોંચશે ખરું હા બને આ જર્મની જશે દાદાજી નો સત્સંગ ગુરુવાર એકવીસ મી તારીખે નવ થી દસ આજ જગ્યા રહેશે એકવીસ તારીખ બુધવાર નો બહેનો નો રેગ્યુલર સત્સંગ અને સ્વરૂપ કીર્તન ભક્તિ ગુરુવાર ની એ બાબુ કાકાના હોલ માં રહેશે આજની પ્રસાદી ના નિમંત્રકો છે પિતાશ્રી રીટાબેન કામાણી અને મીનાબેન રામ મોહનભાઈ પટેલ એમનો આવતીકાલે અજન્મા જન્મ દિવસ છે દાદાજી એ નિ દા ભગવાનના અસીમનો ઉપયોગ બંધ કરીને દા ભગવાનના અસીમ જય જય કાર દાદા ભગવાનના અસીમ જય જય કાર હો દાદા ભગવાના અસીમ જય જય કારવાન અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાનના તસીમ જય જય કાર ભગવાન નાસીમ જય જય કાર દાદા ભગવાનના અસીમ જયકાર હો દા ભના અસીમ જ હો દા ભગવા અ અસીમ જયકાર હો દા ભ અસીમ જય કાર હો દા ભ ભગ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 અસીમ જયકાર હો દ ભગવાના અસીમ જય કાર હો દા ભગવાનના અસીમ જયકાર હો દા ભ અસીમ જય કાર હો દા ભગવાનના અસીમ જ હો દા ભગવાનના અસીમ જ હો દાદા ભગવાનના અસીમ જ જયકાર હો દા ભ ભગવાનના અસીમ જય જય હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દા ભગવાનના અસીમ જયકાર હો દા ભ ભગવાનના અસીમ જયકાર હો દા ભગવાનના અસીમ જયકાર હો દા ભગવાનના સિિમ જય જય કારો દાદા ભગવાનના